સુંદર હતું કયું આડાય વાળું આરાય હોય વધારે એને બી એક્સેપ્ટ ના કરે જે દાડ પછી કલાક લઈને ઉતરી જાય ત્યારે પછી એને એક્સેપ્ટ હો પાણી કાઢ્યા છે મારા દાદા છે આમ કઈ હિંમત કરી દવાડ ઢીલા પડી જાય ક્યાં કઈ ઢીલા થઈ ચાલ હિંમત હોય કપડાં લઈ લેતા એ શું થઈ ગયું વ્યવસ્થિત માર્કેટ થઈ જવાનું છે આપડે કામ કરે છે કામ કરીને વાંધો ઉઠાઈ જતા નહીં તમને તો જે ટાઈમ કલાસ છે 6:00 છે અને સેવા કરો એટલે કે અમે નતાવુલ ના કરતો તો બોલા તમને 12 કલાક તો હંજી ગયા કે બજે ગયા હંજી ગયા આરામ સંભી કાઈ દે આવડું કર હવે ને કે તમારું કહો આવ્યું છે કે જે થાય છે બરાબર છે ને આવડું સવડું નહી કરવાનો એમ પટાર આવડું ના કરતો 82 બજે જાળે કરન પ્રયત્ન ના કરસ હા રદ બરાબર તો થે આરામ સોળ કલાક રોજ કામ કરે છે રજા નઈ એક એક અત્યારે ઉતા ગરા ત્યાં સુધી છે પાંચસો પાંત્રીસ ડોલર મહિનાનું દાદા તમાર પોતા મશીન આપીએ આપે છે ને લોકો રોજ આપે છે મશીન આપીએ ભાડે તો તેલ પાણી નાખે એ લોકો અને આપડે તેલ પાણી ઘરનું હે તે પાણી ગર્ના તો ભર ગર્ના તે બહુ ના થા ને તો તમારે આ ગમ તે પાણી ગર્ના એલ પાણી ગર્ના આ બધું આ નથી કે વેલ્યુ નથી માં મશીનરી નું બહાર માન બહાર ને એ દે દેવી દાદા મોહનભાઈ ક્યાં હું ચરણ વિધિ કરી લઉન મોહનભાઈ બે માંથી શું નામ તમારું મનુભાઈ ખરેખર મનુભાઈ તમારે હું કોણ છું તો જાણવું જ પડશે ને એટલા માટે આ બધા પ્રયત્ન છે કોને બનાવી છે હું વાત તો કહો કે આવું હાભેલું છે ખરું હજી ડિસિઝન નથી લઈ શકે છે સાયન્ટ અમારા ક્રાઇસ્ટ છે ખોટું નથી કઈ દ્રષ્ટિઓ સાથે જ તમે સંજન પાડવું ગોડ ઇઝ ક્રિયર ઇઝ કરેક્ટ બાય ક્રિશ્ચિયન વ્યૂ પોઈન્ટ બાય ઇન્ડિયન વ્યૂ પોઈન્ટ બાય મુસ્લિમ વ્યૂ પોઈન્ટ નોટ બાય એવું નથી તો હા અમારે ક્રાઇસ જાણતા નથી તમે જે બધા જાણતા હોય એ જાણતા હોય તો માટે તો આ વ્યૂ પોઈન્ટ બેકારી હું અદ માણસમાંથી બરાબર પણ એ એટલે પછી અમે કહ્યું પાણી પડી જાય પાણી પાડ્યું છે ના કલ્પના કરી છે કે આપ પછી એમ કહ્યું કે ONLY SCIENTIFIC circumstantial evidence. <laughs> SCIENTIFIC <circumstantial> EVIDENCE. CHE? દેખાય છે ને જગત આખું એવિડન્સ જઈ શકાય થોડું સમજાય મારી વાત માં કઈ તારો આવે એટલે આ બધું ભગવાન કેવા સાયન્ટિસ્ટ ભગવાન છે કે નહીં તરફ ભગવાન ના આવે તો આનંદ ને વાંધો કહેજ આ મુખ્ય વસ્તુ ભગવાન છે કે બીજું છે અને ભગવાન એ છે શું એકલા ભગવાન હતો રો આનંદ એટલે ભગવાન છે તમને ક્યાં રહે છે ને તને શું લાગે તમે ઉપર બધું ઉપર બાપો રહેતો નથી હું આ બધે ફરી આવ્યો આકાશ છે ખાલી ગમે છે દેખાય છે પણ ઇનવિઝિબલ પાઠ થી ના દેખાય દુર્બી થી ના દેખાય જોઈ શકું ભૂલી જવાય માનેલું ભૂલી જાય શું થાય માનવું જોવાનું છે નહી લોકો માને બધી માત્ર ભગવાન છે પણ હવે વડે જે આવ્યો ને પેલો લાકડી લઈને એટલે તું ભૂલી જવું દેખાય એમ તો લાગે દેખાય ક્રિએશન મેનમેડ જે વસ્તુ છે મેનમેડ મનુષ્ય બનાવેલી હોય છે તેમાં નથી ફક્ત બીજા બધામાં છે તમને કઈ શું છે મારે સાંભળવું જ છે દાદા ની સવાલ એટલે કોણ બોલે મારી જોડે તમે બોલો છો દાદા હું બોલું છું કોણમા બોલે બાબુ બોલી જાય હે પ્રભુ હે પ્રભુ શું કઉન એમ હું બોલાનું જાગ્રત થઈ જ બોલવા માં જાગૃત નહી બોલતા લોકો ઘડી નાખે હા જાગૃત કરી રહ્યું જગત કાર ઉઘાડી આખે ઊંઘે છે આખું જગત એટલે શું કેગાડી વખતે ઊંઘે કારો ને હમઝંડી ભાઈ ઉઘાડી વખતે ઊંઘા છે ઊંટાય છે ખરા હંડ્રેડ ટકા છે હું તો આપું બોરવા કરી આપું આ ઊંઘરે લઈને જગત ચાલુ ચાલુ રેગા થઈ મળે નહી તો મારે જાગૃત ઊંધા વ્યવહાર ચાલી રહ્યો છે કોણ થવા જેવું બોલે ઊંઘ માં બોલે છું આપડે એક માણસ ને કહીએ કે બોલજો એક્ટિવ બધું જોતો જાય ને પાછો એક બે ત્રણ ચાર પાંચ છો આઠ આઠ નવ દસ બાર બધો જોતો જાય એટલે કરતો જાય કેવું પછી આપડે બોલી હંડ્રેડ થી એક શું કરે નાઇન્ટી ના જાગૃત સ્થિતિ કહેવાય તો એ ડગલ કે પેલી તો દીગે આ 150 કે કદાચ એ આયા અમે રાજા ઉંદર બોલે આ બોલે કે કોણ આ બોલે જો ઉંદર બોલે છે કે શું હું બોલું એલા તું બોલે માં હું કોણ બોલાતો કોણ પૂવા કરી આપો બેર કુઠે જાવ તો જણ કોઈ અમેરિકામાં મેસેજ દેખ લાગે તો કોણ બોલે ખબર નથી બે ધ્યાન પણ આમાં બોલે છે ને વાત કરે છે એ લખતા છે તમે શ્રોતા છો હું નાતા દસતા છું રિસેલ ત્યાગ્રગત વધતા છે તમે શ્રોતા છે સમજાય વાત છે એ વાત સમજવા જે જાતે મે બધી ગાંય ઘોડા ઘોડા ઘોડા ગઢડા બોલે ને ગઢડા તેય તેબરે કેવી સુંદરામ કોણ ઉતારી છે તેય તબન હતી હતી હતી તો એક જ રાગ વા એક તાલમાં તાલ હે બદલ નહીં મોડે હે કે રે તાલ બે તેજ કરે છે ઓરિજિનલિટી આ દેખી સેકન્ડરી આ તેબરે એને હું બોલ લો કે આવું બોલાતો કઈ કરું બોલી જી કઈ કરું બોલી જવાય કે શું કે ત્યારે હું બોલ્યો પછી કેવું બોલી જાય એવું ક ના બોલવું તો બોલી જાય એવું હે તમને સમજાયું થયા તો ના બોલવું બોલી જાય એવું બે વ્યક્તિ વ્યક્તિ બોલનાર બે આવું બોલે છે તમે બધા બોલો છો કારણ કે સમજ નથી તમે વાણીના માલિક છો મારું તો ઇગોઇઝમ ગયું ને એટલે વાણી કોની છે ખબર પડી કે કઈ દીધી તમને તો કહ્યું તમે જેવું ભાથે છે ભાથે છે ભાથે છે ખાલી કેવું એ હું બોલવું એ કઈ સહેલી વાત નથી એક વાક્ય જવાબદારી વાળું ના હોય કઈ મોટા માણસ વાક્યો કે ના હોય હા એક જવાબદારી વાક્ય બોલતું બોલવા માટે વચ્ચે પા કલાક પછી વિચાર કર વિચાર કરો તો બોલ્યો ત્યાં પ્રગતું તૈયાર હા તમને કોઈ ગાળ પડે તો તમે જાણતા કઈ બોલે છે તમને કઈ હરકત આવે ખરી કરે છે એનું કારણ શું જીવતો બોલે જીવતો નથી બોલી શકતું બોલવું એ આત્માનો ધર્મ જ નથી બોલવું તો સાઉન્ડ છે શું છે સાઉેતન નો ધર્મ છે કેવો છે જળ નો ધર્મ ધર્મ છે એનો આરોપણ કર્યું છે ને બધું આખું વિજ્ઞાન તો સમજ આ તો વિજ્ઞાન છે આ ધર્મ નહીં આ તો વિજ્ઞાન કયું નામ શું અક્રમ વિજ્ઞાન સંત પુરુષ મળે તો દસ બાર હજાર પછી કોઈ મળે મને ભાઈ આવો આવો તમને કેન્ટીન બતાવ્યા કામ પર આક્રમ એટલે કારણો નથી આ માર્ગ પરમાનન્ટ માર્ગ કયો ધોરી માર્ગ કયો આ તો કોઈ થોડો ડાયવર્જન રોડ નીકળ્યો છે દસ લાખ રોચ નીકળશે ગયો એનો જિલ્લા લઈ ગયા એટલે લાભ થઈ ગયા કામ થઈ ગયું સંસારમાં બેઠા એ થોડું ધંધાર ઉપર પૈરી છોકરા હાથે આવું કઈ વસ્તુ ના ખાયું તો અપરિક્ર દશામાં હોય કેવું ભાઈ તમે સમજાવ્યું ને કઈ દેખામાં ભાઈ હા પહેલા આ કેટલા પરિક્રિયા ચાર છત્ર બલિયા છે ને તો આ બરિયા વાળા લેરી લાલ લેરી લાલ જાણું પછી હવે આત્મા જાણવાનું બાકી રહ્યો આપણે કોણ છીએ એ જાણવા કરો છો કે હું મન મનહર ભાઈ છું હું ડાક્ટર છું હું રિસર્ચ કરું છું હું આમ કરું છું જો નથી તો આરોપ કરો છો તમે જગ્યાએ છો નહીં શું છે રામબલી છે ભાવનગરી શું કે ગાઠિયા એટલે બધું કરે છે બધું આ આરોપણ છે શું છે ભગવાન મોહન થી ગયેલા તેને ખ્વા કલ્પના છે કે બધી કલ્પના કે થયું આ બધું કલ્પના કરી વિશેષ હું વિશેષણ લગાવે બધી રંગ બોલી બોલો કેટલા વિશેષણ છે તમે ઉભી કરી શકો કરી મૂકી રાખે ડિગ્રી રાખતા છે આપડા લોકો આ ડિગ્રી હતી તમે હા ભાઈ જ નહીં ક્યાં મૂકવાનું દાદાજી ના દેખાય અહંકાર ની ભજા દેખાય છે બરાબર નિરહંકારી અહંકાર ની ભાષા ને એક બેન કે છે રામાયણ ની પી હે કરી રૂપ દેખાતી દેખાય છે ભલેજ્યા બધી વાતો ઈજા વિ દાદા અત્રિજ્ઞાન તો કેટલા સુધી જુએ છે સાયન્ટિસ્ટને વિચાર બાકી જાય કેટલું જીવ બેઠા છું મનુષ્ય આ વિજ્ઞાન જાણે છે જગત શું છે વિજ્ઞાન જાણે છે કેટલું કે સાયન્ટિસ્ટ ને ગિફ્ટ મળેલી ભાઈ કે ધ થોડીક શક્તિ હોય વિચારવાની એની વિચારવાની થોડીક થોડીક જ શક્તિ હોય એટલે એવું બંધ ને એમથી આ સુધી પછી એની બારે ખબર ના પડે અને નિકાલ કરે હેલી બીજું કારણ કે ગીત ન જાણે બીજું ના જાણે વ્યવહારમાં બહુ લાંબા ઉતરે નહીં અને મગજ બઉ સુંદર હોય ગીત માં તો બરાબર ને એટલે વ્યવહારની કોઈ પળી ના હોય રાતે રહે પણ એમ નહી ગાય આપડે પંપારીએ જરા ના આવડે હાડે ગયે ના આવડે હાઈશ પોતાના ઘરમાં કેમ ચલાવું ના ખબર ભલામણ અમને આવું લાગે છે એવું કે અમે અમે આમ જ કહે છે એવું ના કે બોલે હિન્દુસ્તાન જ્ઞાનીઓ કરતા જ્ઞાનીઓ તમે આગરે આગ્રહ ઉપર અત્યારે મને કે દાદા તમે જો એ કોઈ ડિગ્રી ખોટી હોય ને ખોટી પાંચસો હાઈ ડિગ્રી બધી હરકી થઈ જાય તારે ખરું અમારી મોટી નાની એકસો વીસ ડિગ્રી પર વાત કરતો હોય એ દેખાય ખરું સેન્ટર માં શું પણ એને પૂછ્યું કેમનું છે તો આપણે શું છે કે તમને કે આવું છે એટલે છે વીહર ગઈ ખોટું બોલે છે નથી ખબર તેઠે કરે કે એ ખોટું બોલે મા બે હાતા તો હું અથે જવાનો છે ને તું ત્યા જા તું ત્યા જ દે કે રાતે છોડે ને સદા દ્રષ્ટિ બિંદુ હોય છે તે તો નહી બેઠો એ સાત પર બાદ દ્રષ્ટિ બિંદુ ઉપર જો ગઈ તે આવ્યું છે સાંભળ્યું રાજા પણ હાર બધા મોખ વાર બધા જનતા લીધું એટલું હાલ થયું ને કેટલી બધી પૂજિ અને વીર ભદ્ર મત ઊંટે ગયા વીરભદ્ર પાઠાણા બેઠા હતા ને તે તો ખસેડ તલી બધ ગયા મેં કહી બેસ્યો ના બેસાય પાઠણ બેસા રાજા હોય કે નોકરી મજૂર જગત તો તમામ સાધુઓ આચાર્ય આ પધલમાં ક્યાં ડીઝોલ થઈ ગયેલા બધું પછી એટ થાય છે કે ઇન્ડિપેન્ડન્ટ હોય છે ને હોય છે દાદા અમને ફોન કર્યો આપડે જ્ઞાન ભાર પડ્યું जना हिम, त्यादा जो ले तो घना लाभ माले हसुभ दू तो તો હજુ અમારે બાકી છે બે જણા આવે છે તારાજ એ ભરૂપન કેરાખિલેશ્વર No, I I I can never be. So who are you? Myself. I am I am, I am an creature. creature, creature trying to understand the world. Prani yeah, prani, small પ્રાણી છું નાનકડું પ્રાણી છું કે છું nothing. I am nothing, yeah. Nothing. Nothing. Compared to the wall, I have little bit of existence. I am trying to solve the laws. I am trying to prove then, my own work. How can you work? Because self is the thing to work in your life. <laughs> If you are nothing, how you are scientists? How can you work? How you have knowledge? Oh, that's a nice... Oh, I am trying to understand myself and probably... I am trying to understand myself and the wall and trying to do something. And I don't think પેલા તો કે આ જગત માં હું નાનું પ્રાણી છું અને હું મારી જાત ને ઓળખવા પ્રયત્ન કરું છું અને ભગવાન આ શું બધું સમજવા પ્રયત્ન કરું છું અને આ જગત માટે મેં મારું જે કોન્ટ્રિબ્યુશન કર્યું છે બહુ થોડું છે ભગવાન ની કૃપા થી હું એનાથી બહાર નીકળી ગયો છું Now, you you that That that, that. I am insignificant are yourself no, no, not that, Not એમ કે છે કે આજે જગત જો વિશ્વ છે એના કમ્પેરિઝન માં હું બહુ નાનો ક્ષુલ્લક પ્રાણી છું એમ your place. This, this, you there you nothing you believe that you are nothing you are a oh, creature only literal creator you are you are your whole and soul that says you are you are whole and soul who don't understand who are you you are if you will understand then you will believe, you will believe that you are holy and son why are you blaming your ear cells yeah yeah so that's uh, no my my i kill what i want to say <laughs> i want to say that vidyan or daily packet say it say that um, uh, uh we god it uh, uh so about me uh yeah that that means that um oops, i'm not able to pronounce in sanskrit that means uh you can say in this uh let oh, me say galang bidaya namaste budhi nam actually bidaya bidaya namaste namaste bidaya namaste budhi nam that means if you have really intelligent you should be low જેમ વધે નોલેજ વધે એમ વિનય માં આવે નમ્ર થાય અને નમ્રતા ના એ સંદર્ભ માં કે છે કે હું બહુ ક્ષુલ્લક છું નાનો છું i know that one. my iya i have got in me yeah i have got in, uh, yeah, in me but i am i can't say that i am weak i am yeah yeah your yeah, belief is wrong belief wrong belief, wrong belief. okay sir i will it. maybe i, no, da, I am akileshwar i the wrong belief oh that name is i don't mean that what i am my yeah. name don't say that what i am i can say it, okay <laughs> e mera naam che par hu kai akileshwar nahi ha na, na, na, na. i can't I god <laughs> nahi your ya, ya, name yani yani ne but is wrong belief your husband and her wife is wrong belief You are father of your brother is wrong belief. You are father of your son is wrong belief. All are wrong belief, right belief. By right, right belief you are God. No, yeah, there is presence of God. That's how we see that. By right belief. Right belief, yeah. But I should not say that I am the great. I should not say that I am there great. There must be right belief. Yeah that's okay everybody has got god god presence eh yeah. am ke je ke mari andar bhagwan che hu manu chu par eno teo ne ke hu yaar you are god mm. and that in my life mm. i i'll see oh. i'll yeah, yeah. Mm. he will make you realize realize that he will make you, make you to see the god in every person no that i understand but i can't see that i am god no i should say mm. i am god mm. yeah he what he says that he can make god believe is wrong That's not right god is wrong your belief is wrong and tracter your rag believe then you will be god hmm. your belief is wrong that i am akilesh sir i am husband of her my wife i am brother of her whether i am ocean sri angli all indian સને બનાવે દુનિયા ભગવાન ને બનાયા ભગવાન ને બનાયા ઓન વેટ ક્રિએટિફીએન મેટર ક્રિએશન સાઇન્ટિફિક વેડ